ભાવ એ ક્ષેત્ર સારું ગણાય ના ક્ષેત્ર માં તો બે નઈ જ્ઞાની પૂજા ફરે આપી દે ગુનું આપી દેખાઈ ક્રોધ કેવો છેલ્લો ક્રોધલન એટલે આપડે બધા પૂછી જાય ચૈતન્ય જોક્સ કેવું છે ઉપાધિ સ્વરૂપ ઉભી થવાથી ઉપાધિ થયેલી જયારે માણસ હોય ચંદુલા કઈ હોય અને આ ઉભા મખાણ વખાણ કરે ચંદુલા શેઠ ને વાત કરી દીશે બધા હેલ્પ કરે બધા પણ એકદમ ફેન્ડ આવી ગયો એનો એક ના બીજળી આવી પડશે પછી ના ચડે તે ચંદ્રલાલ રહે ચંદ્રલાલ પછી અસર થઈ હા ઉદમ ના દબાણ ની અસર થઈ રીતે એમાંથી વ્યક્તિ ગુણ ઉત્પન્ન થયા જે આત્માના નહી અને ક્રોધ માન માયા લોભ અને માયા એ મમતા છે માયા પણ અને ક્રોધ અને માન એ હું પણ છું એટલે હું મારું પણ ઉભું થયું આપણે કાઢ જ આ નથી વડાપ્રધાને બધું બોલ બોલ કર જો એ અનુભવેલી અનુભવેલી તેમનો બીજો પ્રશ્ન છે કે આ બંને તત્વો એકબીજાને હેલ્પ કરી શકે કે નથી કરી શકે કોઈ કહી ન કહી હગાય જ નહીં કે સ્વતંત્ર તો સાથે મિશ્રણ તરીકે સાથે કેવી રીતે રહેતું તો મિશ્રણ તરીકે સાથે કેવી રીતે રહે મિશ્રણ તરીકે સાથે રહે છે ને એ કેવી રીતે રહે નહીં હેલ્પ કે કરતા ને આપણી માન્યતા આવી છે કોઈ કોઈનું કશું કરતું નથી બહાર ચડે હેમિત હિમિત થયા ભાઈ કરતું નથી કોઈ ત્રણ તો જાય ત્યા મોક્ષ નથી વૈષ્ણવ ને વૈષ્ણવ ભૂતગલ શિવ શિવ ભૂતગળ એટલે શું જે હોય ને તેની માન્યતા એ જ માન્યતા નો કેવી હોય અમુક જાય સંથાય ના થાય એ બધા હોય કેવું હોય અમુક જાય સંથાય અમુક જાય ના થાય એવા આગ્રહ હોય શું હોય ભૂતગલ કેવાય જૈન ભૂતગલ કે આ તિરસ્કાર નિકાલ કરવા માટે રાગ ને નિકાલ કરવાનો મોટી વસ્તુ છે વૈષ્ણવ માન્યતા કઈ નાખે મોક્ષ માન્ય તો જતી છે એટલે ભગવાન કહ્યું લોકો સમજાય નહીં સાથે આ બધું ગયા જન્મ સાથે આગલા જન્મ સાથે ના થાયબો હોય છે રે તેના મોડાયા પછી આવડી કેરી બે પાકવા સુધી ની અંદર મુદત કરી નઈ ગયા અવતાર ના હોય ને પછી હાજર ના કેવાય ગણતું એટલે છેલ્લા અવતાર એટલે એ ચોપડા નું પૂછીએ ચોપડા માં અત્યાર નો મારો પૂર્વજન્મ માં બધા અવતાવતાર ગયા અવતાર આઈ ગયું હોય પૂર્વ જન્મ ના કર્મો આવે કુદરત જે વેપારી આજથી દસમા ઉપર અવતાર ઉપર જે કર્મો હોય ને તેની સર્વે કરી લાખો નય આ લાખો વર્ષો કરવો ભાઈ રૂપિયા પણ તે એક જ ન ગણાય એ બે ત્રણ દેખાને કરી શકાય કમ્パートમેન્ટલાઈઝ છે કમ્パートમેન્ટ જ છે નહીં કર્મ પાકવાને વા લાગ્યો કે લોકો પાંચ દિવસથી હજાર દિવસથી પાકે તો ભાઈ આ વામાં ચોપડે નવા ચોપડે ને ઉત થાય કેરી પરવર થઈ જાય ચોપડે તને વેતું છે હા નવું ખાતું ખોલી નાખે નવું ખાતું ખોલે પચાસ થાય પોણા થાય આવડી હોય ચોપડા માં લખ્યું નથી લખતી લખતી નથી ચિત્રગુપ્ત નો ચોપડો કેવાય છે એતો આ જે શરીર ગયે છે ને તે કોણ છે સિતારો છે એવું નામ કરૂારો તે ઘાટ ઘરે તે પ્રમાણે થાય બીજા કોઈ ઘડવું ના આવડે दरिया झेट पे स्वभाव कला जरूर नहीं पड़ती रचाई जाए પ્રકૃતિ સ્વભાવમાં કઈ દખલ ની જરૂર નથી જીવાડવા કે મારવા ભાઈ આવવાની જરૂર નથી હટલું અભિન થઈ ગયો ભગવાન મોટા સ્ટેટ હોય બાટલી દીધી હોય તો પછી મંગળ બોલે બોલે બોલે એ સ્વભાવ એ સ્વભાવ જાય પછી પછી એટલે જગત કોણ સ્વભાવ થી ચાલી રહી છે આઠ કર્મો છે આઠ કર્મો નાના વર્ણ એ નિકાલ થયો કે કે ખબર પડે નિકાલ થયો છે કે નહીં નાનાવરણ કરમ જતો રહ્યો છે દર્શનાવરણ કરમ જતોનો છે એમ ક્યારે કહેવાય ક્યારે ખબર પડે આપણને પર્યુ ઉજ ભરી જાય એટલે જાળું મતનાવરણ જતો રહી હમ ના ના પછી વધતાથી ના બતાય દેને મને ગયા છે ને હા અમુક બાકી રહ્યું છે ચારિત્ર મોડી ગયું છે મોહની આખી ઉડી ગયું તેની ચિંતા પણ થઈ મોહની આખી ઉડી ગઈ છે ચારિત્ર મો રહી શું ચારિત્ર મો હવે અગર લોક નિંદા કરે તો તેમાં રસ નથી લોક નિંદે કોંદા કરે તો એમાં રસ નથી ખરું ન કે જેટલું એને પોતાને સમજણ વાત લખનારા ની સમજણ વાયુ એના કરતો જ્ઞાન જુદી જાતનું નીકળશે કાલે દાદા પ્રશ્ન પૂછ્યો તો આ જુદા જુદા જુદા છે ને તીર્શંકર ના મહાવીર ને સિંહ પાર્સનાથ ના સાપ એમ જુદા જુદા ચિહ્નો કેમ જુદા જુદા છે એનો કઈક અર્થ હશે એવું કઈ ખાસ ગણતરી બનવા નથી લાગે એનું પુરા છે ભાઈ રવિશંકર ભાઈ બીજા લોકો ધર્મેન્દ્ર દેવ ને પદ્માવતી દેવી અને આ તર્શંકર પાર્સનાથ ભગવાન એટલે આપડે એમ કે તર્શંકર પાર્સનાથ ભગવાન સહાય કરે છે એ મદદ કરે મદદ કરે સહાય કરે એવી વાત બરાબર છે પાર્ણાથ ભગવાન કરી કઈ પણ જે પ્રાર્થના કરીએ આપડે હોય દરેક તીર્થંકર ના દેવદેવી હોય છે ભગવાન તો વિતરાગ છે બાર થી દુખો આવે છે બહાર થી અને ફરી અંદર થી દુખ આવે ઉપસર્ગ કરે કોદ પડાયો પાણી આવે છે જોયું કે ભગવાન અત્યારે અડચણ માં છે ત્યાંથી અહીં આયા દેવી લઈને દેવીએ કમળ રચ્યું હવે ધર્મેન્દ્ર આવું કર્યું દેવે આવું કર્યું ઉપકાર કર્યો તે ઉપર હતો કમળ તેને ઉપકાર કર્યો ભગવાન પાર્કનારી એવા વિતરાગ પાર્કનાથ ભગવાન એ ચિત્ર પર નું દર્શન કરવા જેવા છે આત્મા ધર્મ એ આપડો આપડે વિરાજના કે દ્વેષ કર્યો એનો નિકાલ થાય છે રાગ કર્યો છે રાગવાની ભાઈ ગયી તો મરમા એમ થાય રાગ કરવા જેવું રા પ્રતિકૂળ આવી પોતાની ગમતી જગ્યાએ વાહન જવાથી કંટાળી ને પછી ના જાય એને નિકાલ પોતાની ગમતી જગ્યા એ વારંવાર જાય …ન ન ના ગમતું હોય તો નિકાલ ગમતા ના ગમતા બંને નિકાલ કરવા હસી આવે તો હાડી મરી જ ના કર બને સંકેત થાય ગયા એટલે આધુ કર્યા છે એવું છે આ તો મતા જોર છે તમારો શું કરે વેદાંત ના બધા છે તો ગૌ છે બરાબર કૃષ્ણ ભગવાન એને એકલા સાચું કર્યું બીજા કોઈ સાચી બોલે જ નથી સતત બોલું છે જેમ છે એમ તો બોલું જ છે તો ચડાય ગઈ અને પ્રવીણ ભાઈ પૂછ્યો છે કે મંદિરો તો છે આટલા બધા તીર્થો બધા નવા નવા બાંધવાનો શું ભરનારો વધતો નથી બંધનાર બધા બંધાઈ રહ્યા દેખાયા બંધનાર બાંધે હમ પણ આ બધું થઈ રહ્યું દાદા રસ્તામાં કેટલાક ફાંકતા હોય છે એમને કઈ કાંઈ હોય ને બાંધી લે તો ચાલે એમ જોવું વિચાર રસ્તા પેલા હોય છે મંદિરો ના બાંધે એવું છે ને બે વિકલ્પો છે આ શું બને છે એ કોઈ કરતો નથી એમાં આપીએ આપીએ એવું તો જગત તારે છે ને તારથી વિકલ્પો કર્યા એવું કશું ભર્યું થયું એટલે જવાબદારી રાખવી એ અહંકાર છો કે ભાઈ આ દુઃખી છે માટે કે આપડે બને એટલું હેલ્પ કરો એટલે કર્યો એટલે કરવી ના કરવી નઈ પણ એને એને હેરાન તો રહી જવું છે ના કરવાનો દિલ થાય છે એવું નથી કરી ના કરવાનો નથી આપી શકતા એવું ગુનાઈ ગુનાશ એવું હતું નથી આપડે આપતા નથી એ તો અપાઈ જાય છે નથી અપાઈ જતું નથી અપાઈ જતું તીર્સો સ્થાનોમાં અપાઈ જાય છે ગરીબો ને નથી અપાતું એમ બંને વિકલ્પો છે ને કે સરવાઈ વિકલ્પો છે બંને વિકલ્પો છે આપણે એ માનવાનું છે ને કે એ કોણ એની બહાર એજ વિદ્રાખ આ જગત બધું છે ને બન્ને વિકલ્પો છે એ રીતે છે એટલે ઇટ હેપન તો મને અંધ્યા ને ઇટ હેપન નિયમ કરીને તેમ કર્યું દેખા બધા આને બંને વિકલ્પો ની બહાર નીકળે વિતરા કેવાય એટલે આ બંને વિકલ્પો ની બહાર નીકળે એ વિતરાય એ નઈ વિકલ્પ નીકળાય ને કેવું એ નીકળવું એટલા નીકળવા ને એકદમ કશું ને કશું થાય કેટલા જાડી ચામડી વાળા હોય આપવાની ના શું છે પૈસા છૂટતું નથી દાદા લોભિયો કે છૂટતું નથી ઉઠી છૂટતી નથી કે લોભિયાના લોરે રીક્ષા કરે ને આપડે એને કર્યા પડે રિક્ષા વાળા કેવાય પૈસા લેજે આવે અને પછી એમને દસ રૂપિયા નાખતા નાખતા આવજ તું એક દાદા દસ પંદર નાખી દે મન બીજા ઉદાર થાય મરી જાય તો એ મૂકી ન જાય દેખાડીયો છું કે કેટલાક દીધા નાગા હોય છે ને શું મોટો દાન કરે છે એક પૈસા કરાવી રાખે પૈસા પાંચ પૈસા એમ માન પાંચ થી ચાર દસ થી નાખે એ તો અને ક્ષેત્રિયો ને આ ખેત્રી જોડો જોવાનું પાંચ પૈસા લી એક રૂપિયા ના પાંચ પાંચ અને બ્રાહ્મણ પણ વણિકો થી ના મુકાય ને મારે ઘણી ગણી આપવું અને આ મુખે છે આનો અર્થ તો એવો થાય કે સુરવી મુખ્ય કુલ છે બીજા કુળો ગૌ સાચી વાત છે સાચી લાગે તો ને ને પોતાને એમ બન થાય મારી એકલ કેવી હું કેફ થાય ગયો કે છોકરા જાણવા જેવું છે આ પછી જાણવા જેવું નથી પછી કૃષ્ણ ભાઈ એકલા જાઓ અને ઘરના ના પહોંચે તો જાણું કે ભૂત આ જગ્યાએ શું ઘરના જો ના આવી શકતો ભાઈ તો જાણવું કે આપડે ભૂત માર્ગે દેવા પડે શું ઘરના શું કે ના સમજી શકે શું કે ઘ ના ના ના સમજી કશું આ અકલ વાળું કશું સમજતો જ નથી એકદમ ગોરખ બન પાસના પાણી સનાતન મુંબઈ ગયા છે ચિન્મ શું કે છે બે ચાર વખત આવું પૂછવા જઈએ ત્યાર પછી આપડે કે આવું કાયમ જાય છે ધૂની તો પેલે છે કે મારે તો બધું કુટુંબ હાથે આવો તો કોઈ ધૂની નાખે મારે તો કુટુંબ હાથે જ કુટુંબ ધર્મ છે બાકી ધર્મ કોઈ કઈ હોય નઈ બીજી બુદ્ધિ ના બુદ્ધિ ના મળી આવે એટલે કુદા ગાય બુદ્ધિ મળતી ક્રોધ માલ માતભેદ એવા એવા અશાંતિ એવી ને એવી એમ શું કયા અને પછી બહેરી શું કે અને એ જ બધા દુનિયા પણ બધા તમારા ઘર નો પેલા તો અક્કલ બલતી આવી તારું શું અને બોલનારા શું આમ ધર્મ જેવી વસ્તુ જ નથી એક પર્સન્ટેજ ધર્મ નથી હોતો ધર્મ તો ધર્મ થઈને પરિણામ પામે એને ધર્મ કેવાય ધર્મ ધર્મ શું થાય આપડે પૂછીએ ને એટલે શું ખબર પડે મેળે બધા કાય ધૂની છે ઘાટ છે ધૂની શબ્દ શું છે એક જ ધ્યાન માં પકડ પકડ બીજા બધા ધ્યાન રીતે અને ઘરના જોડે આવે તો જાણવું કે ત્યાં ધર્મ છે પછી ભરેલા ના હોય તો ધર્મ માં ભણતાની જરૂર જ નથી ધર્મ માં હાર્ટેક નહીં હાથ ની જરૂર છે આ આચાર્યો આચાર્યો આત્મા કસાય આત્મા તમે કથાત્મા બહાર નીકળી ગયા એટલે શુદ્ધ આત્મા બરાબર ઇન્દ્રિય આત્મા તમે ના કહેવાય દરેક આનંદ થાય આનંદ થાય અને બિંદુ પડે તમારે આ બધું સંભાઈ કઈ નઈ આશીર્વાદ એમના થકી અપાય છે બીજા બધાને બોલવા માટે ભેગા મંત્ર બોલવા પડે આપડે પૈસા દેવાઈડ દેવાઈડ કરી દે એટલે ભેગા મંત્ર બોલવા પડે એટલે મંત્ર બોલ છે હા મારી આજ્ઞામાં બીજું કઈ સિમંદર સ્વામી નમસ્કાર હા જરા એક વખત સિદ્ધાત્મા પ્રાર્થના આટલી વખત બોલજો પછી સમજ હા એના નવ કલમો જાઓ એ બે વખત પ્રાર્થના કરવાની છે બઉ આનંદ થયેલો મૂળ જે હતા છતાં આ બાપી એમાં પાણી ઉતર્યું જ નહીં અને તે કયું હતું ઉતર્યા પણ કહીએ નહીં લોકો દેખરી કરે શીખવાનું એ બધા મારે જગ્યાએ રહ્યું સંપૂર્ણ સત્ય કોઈ બે અંશે કાતું કોઈ પાંચે કોઈ દસ અંશે ક્યારે કેવાય કે આ જે ભાવ વધી ગયા છે ને ભાવ વધી ગયા છે તે એમાં પાંચ ટકા આપણને માર પડે માર પડ્યા ભાવ વધે ગાના એનો પ્રમાણ કેતી ક્યું છે આ પ્રમાણ છે એટલે 5% એમ નહી કાપી કે રહે બરાબર 95% એમ કહેવાય હા તો 95% એમ નહી છે 75% કહેવાય 100% ના ના 100% એ દે દે બધું જા એમને તો કુછ હે એમને ના તો કુછ હે દે ના તો કાઈ દે સન બધો એનો ફાયદો મજા કરે એમાં છે એ થાય ને એટલે કઈક શેજ બગાડતો થવા ને આનું નાણું શેજ બગાયું બગાયલું નાણું આપણને સો રૂપિયા લઈ નીકળીએ